राजकोट जुनालीस छठ ने तारीख सीस त्रीसो पंचासी प्रकरण પછી મહારાજ બોલ્યા છે અમે એક પ્રશ્ન પૂછીયે છીએ જે પરમંશ હતા તેમ કહ્યું પણ શ્રીજી મહારાજ ના પ્રશ્ન નું સમાધાન થયું નહીં પછી શ્રીજી મહારાજ બોલ્યા છે એનો ઉત્તર તો એમ છે વૈરાગ્ય સ્વધર્મ તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જીતા છે અને ભગવાન ઇન્દ્રિયો મન એને જીતવાના જુદા જુદા સાધન છે કે એક સાધન પણ ધર્મ તપ અને નિયમ એ ચાર સાધને કરીને ઇન્દ્રિયો જીતા જીતવાનું સેલુ સાધન એ માર્ગ લેવું પડે પકડી રાખે હંમેશા ઇન્દ્રિયો કરતા મન ને જીતવાનું સાધનુ હોય ઇન્દ્રિયો સ્કૂળ મન સૂક્ષ્મ છે સૂક્ષ્મ ને પકડવું હવે આમાંથી શબ્દ જે ઉતરે છે એને કેમ પકડવો એમ પકડાયબ્દે પકડવો આપડે પકડવો હાથમાં નો આવે પકડી શકાય સૂક્ષ્મ પકડી શકાય નહી પણ લગભગ આપણે બધા નથી મન હાથ માં આવતું હશે કોને આવ્યું હાથમાં આવેલો ભક્તિ કરવી અરે મન ને પકડે થી થાય મન ને પકડે નઈ ત્યાં જે ભક્તિ થાય કેવી રીતે મન ને પકડે નઈ ત્યાં જે ભક્તિ થાય કેવી રીતે ભક્તિ મન માં થાય અને આ બધી ક્રિયા ઇન્દ્રિયો છે પણ આ કોઈ એનો વિચાર કર્યા એને ઉપલબ્ધ વાતો કર્યું થયેલા જાય બસ આપડે ભક્તિ બરાબર કરવી ભક્તિ બરાબર કરે પણ ભક્તિ કેમ બરાબર કરો મને હું ઘાટ થાય તમને શું ખબર હોય કેવી રીતે થાય અને જો જેટલા ભક્ત હશે એ ભક્તિ નોંધ કરે કે અમે આ ભક્તિ બરાબર કરી વિચાર કર આપડે કોઈ નું ખોટા નથી કેતા પણ આમ વિચાર તો કરવો જોઈએ ને પણ લગભગ જોયો એને ભક્તિ કેવી ભક્તિ ને તો દેખાય ને આખી ધ્યાન કરીશ હા તમે ધ્યાન કેવી રીતે ખબર પડે અને જીજો જેટલા ભક્તો હશે ને ભક્તિ નો મહિમા આ બધું સમજવા જે હું જોઈ વાતો के पार उतारी सके तो पर नियान सके। करी ना। है के बोले तो एक्ति एटि खरी તમે આમ દ્રહુ જોવો તો બીજો દેખી જાય કે મારો આમ જોવે છે અને આશ્યુ કે હું ધ્યાન કરું ધ્યાન કે નું કરે ભાવ નો હોય લગભગ આપણે કોઈ ના સ્વામીભાઈ પ્રાથમિક માં પ્રાથમિક માં આવું કઈક કરે નહીં તો ઉપર તો ક્યાંથી જાય પ્રાથમિક માં પ્રાથમિક માં કયું હાથમાં ખૂટવા માટે આખો પૂછે નહીં તો આગળ જાય ગરીબ તો મન ભાગેલું હું આગળ આવી ગયો શું આ પ્રમાણે ઇન્દ્રિયો તો પેલા નિયમ માં રાખે અને ઇન્દ્રિયો ના નિયમ માં રાખ્યા પછી માંગ મોટબ છોડવા જાય ત્યાર પછી ગરીબ ભાઈ તળીએ પણ હવે કોને કોણ કે વચ્ચે તો વંચાવ્યું છે એને મારી પાસે ચાર કરવો જે વાંચી જાય તમે કોઈ ના પાડે ભક્તિ હેલી કરી ને બાહ્ય દ્રષ્ટિએ તરફ બીજો જાણી જાય ખોટો થયું શું ખબર પડે તેમાં કઈ ખબર ન પડે જો એટલે એવડે ને જેમ ચલાવવું એમ ચલાવેલું પ્રમાણ મળી રહે માપના વૈરાગ નો મારે ઓછો કરી ના ભક્તિ મળ્યું મજા એટલે ગાડુ હાલે ગાડું હાલે ખરેખર વિના નું ભક્ત ને શાંતિ રહે છે તેવી એ સમાધિ વિના પણ શાંતિ રહે એવો શો ઉપાય છે પછી ભગવાન નિર્વિકલ્પ સ્થિતિ એટલે તો બે ભાવ રહી થાયબૂલ કરતું નથી તમે કબૂલ કરો એ દેખાતું હોય ને ધ્યાન કરતા એટલે મન નહી જતું હોય જરૂર અને પણ એવડા છે ને એ લગભગ પોતાને ધ્યાન કરીએ છીએ લગભગ તમે જોખ ધ્યાન માટે સ્વામી એ લખ્યું છે ચોથા પ્રકરણ માં દાંત થકો શાંત થકો સમાહિત થઈ જેમ જેમ રાખી મંડો રે તો થાય તપાસું તો જઈ कहूे आत्मबुद्धि दृढ़ प्रीति रहे तो जेवी निर्विकल सामी शांति रहेना करे उत्तर <laughs> પછી મહારાજ પોતાના દેહ ને વિશે આત્મ બુદ્ધિ અને દ્રઢ ભગવાન તથા ભગવાન ના ભક્ત ને વિશે આત્મ અને દ્રઢ પ્રીતિ રહેશ્વર મારા બની પૂજા પડે શાંતિ કેવી રીતે આવે એમાં પ્રીતિ થાય તો શાંતિ કેવી રીતે અમને આવે તો શાંતિ રહેતી બરાબર જરાય તો એને ભગત કઈ આપડે પ્રીતિ ની ક્યાં વાત રહી ભગત ન પ્રાપ્ત થાય તો કોઈ રીતે કલ્યાણ ના માર્ગ માંથી પાછો પડે જ નહી એવો જે હરિભક્ત હોય એને કેવી જાત સમજણ હોય આપડે એવી રીતે કથા વર્તા કરીએ ઓળખાણ રાખવું અને તૈય ખબર પડે પણ તમને ન રૂચે એવું ભાણા માં પીરે પછી જમણવાર ના વખાણ કરો કે ન કરો જેવું પ્રાણી માત્ર ને અનુકૂળતા પ્રમાણે કોનુકૂળતા ભગવાન ના માર્ગ માં ભગવાન નો માર્ગ પકડાય એવા અમારા ખેડૂત આ બેઠા ખેડૂતો ન કહેવાય હવે વેપારી છે પાણી વાળે ક્યાંકું હોય તો એને ત્યાં કઈ રોકે નઈટેલું જવા દે એટલો એમાં એ થી મોટા એનો વિચાર કરો છો પણ રાત્રિ ચિંતા થવી છે કેટલા જગત માં દર છે ઊંડા આપડે કેટલા પાછા વળ્યા ભગવાન સન્મુખ કેટલા ચાલ્યા એના વિચાર કરો તો ખબર પડે ત્યાં ત્યાગી ભલે બૈરા નથી છોકરા નથી કઈ નથી હો પણ સંકલ્પ પાછા નો વળે તમારે જુવાન દીકરો કામ કરતો હોય મરી જાય કેટલું દીકરો નહી મરે નહીં જાદુ દુઃખ થાય અમને સંકલ્પ ત્યાગી માત્ર નહી સંકલ્પ છે મને ખબર છે હું આ લોધિકા માં હતો ગુરુ હતા અમારે અહીંથી ખંભા જવું કાઢી આપણે તો સાંભળી રાત્રે નિર્ણય થઈ ગયો કાલે ખંભા જવું કાલે ખંભે જમો કાલે ખંભે જમું તો મારી રસોઈ લેવી જ પડશે કે ભાઈ મારે અહિયાં જવાની જરૂર છે એ ગમે એવી જરૂર હોય મારે મહેમાન છે એ ઉસંગી તમારી પ્રસાદી જમે તમે એને વાત કરો અને ભગવાન માં કોઈ વ્યવહાર હોય હું તો હજી તો પણ ઓછી કાલ વાત થઈ ને ઓખાઈ ગયું કાલ જવું કાલ જવું કાલ જવું જો અને આ મોટેરા હોય અને તો આ તમારું રાખવું પડે આ પડી મને એવું છે રડી લીધું રોકાવવું પીડ્યું ને આ નો હાડું લાગ્યું જો બેઠો મજા ન આવે જવામાં સુખ દુખ ની વાત કઈ નતી ખાલી સંકલ્પ જાવું છે આપડે તો કઈ ના હોય પણ બોલા મોટેરા ને તો કઈ વ્યવહાર હોય મળે ને હવે એને રાખવું પડે એમાં આપડે હોય એ મને ઘણી વખત સાંભળે છે આપણું અંગ આવું હતું ધીરે ધીરે ફેરવું પછી કાળ નો કરતો મન નું ધાર્યું રોકવું એ મોટું મન નું ધાર્યું મૂકવું એ મેરું ચલાય કરવા જેવું છે આપણું उत्तर करीजी महाराज न प्रश्न नही पीजी महाराज बोलिया तो एम छ જીવને ને જેવી દેહ ને વિશે આત્મ છે તેવી ભગવાના તથા ભગવાન ના ભક્ત ની વિશે ને હારામાં હારો ભગવ આપણા કરતા હોય આપણા કરતા હારો એ બધી આપણે બે જણા વચ્ચે વ્યવહાર પડે તેને કોઈ રીત નું વિઘ્ન લાગે નહીં વિઘ્ન નો લાગે અને ગમે તેવા દેશ કાળાદી ભૂંડા આવે તેને કરીને એ ભગવાન અને ભગવાન ના ભક્ત થકી વિમુખ થાય નહીં પછી વરિષ્ઠ પરમ પ્રત્યે પ્રશ્ન પૂછ્યો છે લક્ષ્મણજી પ્રત્યે બોલ્યા છે હું મારા દુખ સારું નથી રોતી હું તો રામચંદ્રજી ના દુખ સારું છું શા માટે જે રઘુનાથજી અતિ કૃપાળુ છે અને તે લો માટે રામચંદ્રજી ને કેજો જે સીતાજી ને તો કઈ દુખ નથી અને વાલ્મિક ઋષિ ના જઈને સુખે તમારું ભજન કરશે માટે તમે સીતા ને કરીને લક્ષ્મણજી સંગાથે લક્ષ્મીજી નો અવતાર કહેવાય ખરું વાંક કઈ નઈ અને વગર વાંકે વન માં મુક્યા એજ ધન્ય સીતાજી સુ આવ્યો લક્ષ્મણજી ને આંસુ આવ્યો લક્ષ્મણજી ને એમ કે આ જગદંબા છે જંગલ માં કેમ રેશે સીતાજી હમું કહ્યું રામચંદ્રજી ને કેજો હું સમજુ છું હું ગુનેગાર નથી છતાં કોક ના જરૂર એને કહેજો કે સીતા ને કઈ દુખ નથી અને મારે દુઃખે દુખિયા ન થાય હું તો અલ્મીકી ઋષિ ના આશ્રમ માં રહી ને તમારું ભજન કરીશ મારે દુઃખ આપણે ધારું થાય તો સ્વામી નરંદાજી ની સેવામાં ભણતો ત્યાં પણ સ્વામી જેથી વર્તા જ આવે એટલે હું ભણવાનું છોડી દે ખોટું ન લાગે સંકલ્પ બેઠો તો બપોર વચ્ચે દાદા નહી હોય આવીને આ આટલા વર્ષ ત્યાં સેવા કરીએ છીએ મને તરત એમ બેનું પાછો ક્રીસ વર્ષે આવેલા સંસાર માં કૂટાય એને સ્વામી એ કહ્યું કે કરવાનું છે આગળ પાછળ એને હાથ આઠ વાર થઈ ગયા પણ આપણા સાધુ માં આ નિધામ બઉ સરસ આની ડબળી મહોર છે એટલે ઓલી કોતે ઓઢી હોય ને હારી નો લાગે. જબિયે આવીને સામેને ઠીગા ના લે. આટલા વર્ષ ધ્યાન સેવા કરીયું ની અમારી કિંમત છે ક્યાં? આની ડબળી એ કામ કરે. અમે આમ મોર આમ બેહી ગયા. દેવા વન કબૂલુ મૂરુ. મૂરુને તો વાં જુડે. આનું હાવ હિરિયત. બીજે નાડે ખબર પડી દે મનાવા ગયા ભગવાન હવે તમારે તો વાતો કઈ છે આપડે સાધુ ને તો એ બે ઉભેલા ને પછી દેવપ્રસાદ નોખા મેળ્યા એટલે મેં પૂછ્યું મેં મૂર્ખ દેતો જવા અબરાબારતો નથી કે રોકલો કંડ લેતો કે હવે હું જોડાઈ જાઉં ને પપ્પા હું જો હું કરી ને તો હું જોલાઈ જો મારી ગરીબી નું કામ રોડકા કા હા તો વાત બળે પાછો આખો ડણો સંભાળવો એહી જા કરો નહી હાલો હોય ને આપ બે વાહ મજાણ આની આમ હું નહીં ને એ કઠણ પડતું હોય આ એમાં એક નિર્મલ ના કરીને મારા ને સંકલ્પયો બઉ હારી છે મારે ઓઢી હું કરવી હું આ સ્વામી બૌ મોટા સાધુ છે કે હું એને ઓઢાડી સ્વામી કે સાધુરામ તમે રાખો તો નવા નવા રૂપાળી ધાબળી મારે હું કરવીશ તમે ભગવાન જેવા સાધુ છો મને એમ થયું કે સ્વામી લે મા બીજો દડે તો ન પછી અમે હોય ને એટલે બીજું કોઈ ની જરૂર નહી કરવાની આપડે જોડાઈ જતા હોય આવું છે આ જગત માં મોક્ષ નો માર્ગ છે સ્વામીભાઈ તું દુખી ના છો ત્યાં ઠીક છે એમ કરી લીધો ને અહીંયા અહીંયા મજા ના રોટલા મળી ગયા હારે તમારા નિર્મલ દાદી હતા ભાઈ સાસુ હાલ ના આ બધું એવું છે ને એ ભાવ જ એવો છે એ ભગવાન અને મોટા એ બેની સાથે વેર કરાવે કોણ બે ભાવ જગત માં કોકર રે સાથી પડે બેખી એવી જાડી કરી દે પછી મોકલેમાન થઈ જાય હરે ખરે ખરી થઇ જાય તમારે કાંક આવે જીવ જે કેવા છે ખરે ઘર ગઉ મારા ગુરુ તો ઠીક પણ જે કોઈ બાજુ એમ લક્ષ્મણ સાંભળો છો કેમ ભગવાન ભગવાન ના ભક્ત નો કોઈ રીતે અવગુણ લે નહી અને વૈરાગ્ય ને ધર્મ તે તો સામાન્ય પણ હોય સામાન્ય હોય હોય પણ આ સમજણ જો હોય ને બીજો હરિભક્ત છે આકરા છે પણ અમને નગર દેખાતા હોય વૈરાગ્ય ધર્મ એનું માન આવી જાય વાવે વાવવાની મહેનત એટલી ને એટલી હોય શેકી ના વાવેલા વાવે ધર્મ તો પછી ચૈતન્યુ છે ધર્મ ને વૈરાગ્ય જો સામાન્ય પણ હોય તો પણ જેની જાનકી ના જેવી સમજણ હોય તેનો જ અતિશય પ્રીતિ કરીને સમાગમ કરવો પણ અતિશય વૈરાગ્ય ના ભક્ત નો અવગુણ લેતો હોય તો તેનો રોટલી નો ખાધી રોટલા નળી વાટ થઈ જાય ક્યાંય કઈ ન થાય અને એ ગુજરાત ની બાજરી કેવાય ખાઈ કઈ હવા જ ન હોય મટકું નાખી ગુ પંક્તિમાં પાંચ હજાર માણસ હતું કરી હોય પેલું ભણતા કોઈ ઘી નો છાંત રોટલો ચોપડાવ ગરીબ હોય તો આજે રોટલી છે રોટલી ભણનાર માં એનો હરખ પાછ આજ રોટલી રોટલી મજ ચોપડે નહી મને આનંદ થતો રોટલી ખાધે રોટલી ખાધે રોટલી અને બીજા ત્યાંના તળના સાધુ એ અમારે ભણનારા હોય પણ હાસ ને બનાવી લાવે આવડું વધારે જેટલું લેવું એટલું લઈએ દયા આવે ઉપર પેટમાં ખાવ કોઈ નો લેખાયું આનંદ કોઈ બી નહી મનમાં કાયપણું આ પાકો ભીગે છે પાકું એટલે પૂરું પાકું આ બોલવાની ખાતર નથી બોલતો ખુબ જ અનુભવ લીધા છે કેવું છે નાખી દીધું કોઈ બી હારું નથી લાગ્યો મને ભોગ નાખી દે હારું અણ નું ખવા તો ને એ મે સાધુ બધ હવે આયોજરો તમે આવ્યા તમારું ફોટું લઈ નવા મૂકવા આવે સેવા પા એક વખતે પગલું પાક્યોગી રાખ્યો આ શું ગુમડું થયું ભળાવું થયું થઈ ગયું સાધુ કમલિહ જાણી ગયા સાધુ મારી ઉંબર લાગ અરે આપડે આનો જન્મ આવ્યો હોય શિયાળિયા નો આવ્યો હોય જંગલ પગ ભાંગો હોય કોણ પાટો બાંધે જોયા છે એક મોટો દલાલ હતો બધી રીતે સુખી પૈસા દીધા મંદિર અને કોઈ ધ્યાન ન રાખે જેવી સમજણ હોય તેનો જ અતિ એ કરીને સમાગમ કરવું પણ અતિશય વૈરાગ્ય ને ધર્મ હોય અને ભગવાન ને ભગવાન ના ભક્ત અવગુણ લેતો હોય તો તેનો આવું પણ એવું કઈ નો સમાગમ નો કરવો લાગુ પડે બરાબર પછી શ્રીજી મહારાજે કહ્યું છે યથાર્થ ઉત્તર થયો વચન આ પ્રથમ એવી રીતે ગરેડા અંતે પ્રકરણ નું અગિયારમું વચન આમૃત સ્વામી મહારાજ